પણ એ નહી એ તો જાણ કે આપડે કઈ ગયા કઈ પ્રાકબી ફાયદો નિકાલ કરો એવું શું વધુ નથી આપણને તમે જુદા પ્રાકબી જુદા વાંચનાર જુદા તમે જુદા તમારે પ્રાકબી શું કરે છે તમે હા આપડે એવું આમ જ જે છે એ કરો મય માલ ભરેલો છે એ તો પ્રકૃતિ જે ઘી છે સંસ્કાર ભરેલા છે એટલી જ ફિલમ નીકળે બીજી ફિલમ નીકળવાની એટલે બહાજરી લીધે લે બાહાજરી લીધે લઈએ વ્યવસ્થિત વ્યવસ્થિત બહાજરી અમે આપી છે કે જે ભવિષ્યની ચિંતા આપે તો કારણ કે ભૂતકાળ ચાલ્યો ગયો રેલા આપણું કોઈ વસ્તુ લાખ રૂપિયા ખોઈ ગયા હોય તેનું રડવાનું હોય સરખેલા મહિના પેલા પડી ગયો હોય તેનું રડવાનું હોય એટલે હમણાં ગોન એ બધું ભૂતકાળ શું કયું જે કાળ ગયો ગોનમાં જે બની ગયું એ બધું ભૂતકાળ એની ચિંતા હોય એની હિસાયામાં એ તો થઈ ગયું ગયું હવે ચાલવા માં તમારા ચાલવા માં છે નહીં એટલે તમારી પાસે વર્તમાન ગાળ છે શું છે માર્તમાન ગાળો જ્ઞાનમાં જ્ઞાન માં અરે ગઈ વસ્તુ શો છે નહી આગળ આગળ નું વસ્તુ હોય કદી જરૂર નથી ભાઈ નહી વર્તમાન વચ્ચે જગમાય શું આખું જગત ભયશ માં જ ખોઈ ગયેલું છે ભૂતકાળમાં ખોઈ ગયેલું ભૂતકાળ ઓછા ખોઈ ગયેલા છે ભય બધું આખું જગત ભાવ ભાવ ની સાધુ બધું મન વામતી જાય શું થાય મને નાનું વ્યવસ્થિત છે હા આગવું છે આગવું દર્શન આગવું જ્ઞાન તેનું તેજ છે આગવું તો સમજે ઓરિજિનલ હમિજનલ ઓરિજનલ ઓરિજિનલ ઓરિજિનલ છે એટલે સેવ કર્યા રસ્તો શું કરું હું તો આવેલો છું કે સરર તમને તો સરળ પેદલ વાર છે મને ગયો લાભ મળ્યો છે કેટલા આવતા આ તો શોધખોળ શોધખોળ મોક્ષ માર્ગ તો બહુ કલાક પણ આ શું છે સેના છે જાતિ આ ભવિષ્ય કોને તાબે છે શોધખોળ કરતા કરતા શોધખોળ થઈ રહ્યા છે ત્યાંથી ધન્ય જે બધાની ચિંતામાં હોય ચિંતા ન થાય તમને વ્યવસ્થિત આધાર જશે વ્યવસ્થિત બિચાર સમજાવી જાય ચાલુ વ્યવસ્થિત કરશે આપતો તને સમજ ને દિવાલ પદલ થઈ ગઈ ના તો મારી પાસે રૂપિયા થયેલું મારી પાસે આપણે શિકારા શિકાર કરી સારું સારું નાદે ગુરુ ભક્તિ અને વાત કૃપા ની વાત અંદર આવી જાય છે મી તારીખે આપડી સો અને વચ્ચે શ્રીમંદર નિષ્પક્ષ પા બધા લોકો પક્ષપાત કરી મરી ગયા નિષ્પક્ષ એક સ્ત્રી સતી સ્ત્રી હોય લોકો કરે જે રહી જાય તેથી એને ધરીને પૂછું છે તું આવું છે મારું શું રહે છે દસ કે તમારા શિયા નથી તમે નિશ્ચય આ વ્યવહાર કરો છો શું કે છે નિશ્ચિત આ વ્યવહાર કરું છું તો શું કોટ ગઈ આપડી તો હોય છતાં અમે પણ અવરૂ માની ગયો એની બોલશે આ પાણીવા જેવું લાગે છે આવી ના રે છે આબાદી થશે હિન્દુસ્તાન બે હાજર પાંચ માં વલ નું કેન્દ્ર થઈ ગયું હશે શું કે અને આજે મારી પર ફીદા થાય પોઈન્ટ થઈ જાય શું થાય છે જે ગમ કરશન કરવા પૂછે એ કયા ધર્મ ના થઈ ના પૂછે તો આ નિષ્પક્ષ માંથી ને કયો ધર્મ પૂછીશું બધા ધર્મવાળાને મારી મારી કોઈને ખૂસે નહીં તો સિંહ ધર્મી હોય તે બોલે વૈષ્ણવ વાળે વૈષ્ણવ વાળ બોલે ખૂચે શું નિષ્પક્ષપાતી વાળી સર્વ ને માન્ય કરે છે શું કરવું ફર્સ્ટ ને ફર્સ્ટ તરીકે આ લોકો શું કે છે બધા ધર્મો સરખા છે ના બોલાય મેટ્રિક સ્ટેન્ડર્ડ તમે શું બોલવું જોઈએ આપણે નિષ્પક્ષના લેવલ બનાવ પહેલું સરખું છે આપડે ભાઈ બધા સાચા છે સરખા નથી ફર્સ્ટ છે સેકન્ડ છે સાચા બધા છે સરખા કઉ ન્યાય અન્યાય થઈ જશે અન્યાય થાય કે ના થાય સાથે વખતે મેન્ટ સામે હા ભાઈ દાળ ભાડો ભેલા ધંધામાં ને ઘણા હા ધંધામાં કામ છ સાત લાખ રૂપિયા નું નાઈન્ટીન ફિફ્ટી વન ફિફ્ટી સિક્સટી વન છ સાત લાખ રૂપિયા નું કામ કામ રાખ્યા રાખે ગવર્મેન્ટ નું કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યાં તારાપુરપુર પ્રોજેક્ટ નો રોડ હતો નુ રોડ ત્યારે અવસિધારે કર્યો ને તેમાંથી સાથે દરેક માટી ના લેયર હાઈ લેવલ માટી ના લેયર દસ અંદર ઉરડ થી ઠરી કરવાની નાખીને પાણી જ્યાં જાય એવું કરી બધું એટલે બધું માઠી કામે કરી દેવું કામ વધી ગયું કામ વધી ગયું એક્સટેન્શન આપતા ગયા બાર મહિનાનું કામ હતું એમને એક્સટેન્શન આપ્યા જ કરવા છેલ્લા એક્સટેન્શન થી કામ પૂરું થઈ ગયું તો અમારા ભાગીદાર કાંતિભાઈ આ મુખ્ય કડક બહુ હા બઉ હેરાન બઉ કરતા હતા બઉ હેરાન કરતા હતા કુડ આવ્યો તો જેમ જેમ કરીને જેમ તેમ આ કામ પાર પાડી પૈસા લે નહી એ લોકો આપડે આપીયે નહિ જેમાન તેમાં તોફાન તોફાને તોફાન શું હેસ્પાલ બેસતાલ બધું જ હતું નાળામાં બધું પછી હવે એક્સટેન્શન હતા કઈ આપડી જવાબદારી પછી કાગળ લખી પકડ્યો મુદત નું તમારો દંડ એક લાખ ને સાઠ હજાર રૂપિયા હે બિંદરે કહ્યું પૈસા ડિપોઝીટ સાથે એટલા જ બાકી વધારે ને ડિપોઝીટ ના સાઠ હજાર ને લાખ અમારી કંપની તરફ રહી ગઈ ઘસાઈ ગયેલી ઘસા ઘસા દોઢ લાખ હમી જગ્યા નહી એટલે પછી બાપુજી બેઠા હતો અને કરો બી આયા હું ક્યારે આવ્યો આજુ જ આવ્યો બેઠા પછી કાગળ આવ્યો ઘસાદીરાક એવું આ ગજુ ને આવું થાય શું થાય છે અમારા ક્લબ માં અમારા દીકરા હતા ને અમારા કોન્ટ્રાક્ટર હતા એમના ભાગીદાર બેસે વા થઈ ગયો પછી મેં એના ભાગીદાર પેલા હતો ને શું વાંચશે આપણા હું તો એને ખરાબ થયું કે મને કશું નથી ખરે તારી પે હું કહું સૂર્ય દેખાડું તારી પે ક્યાંય મરી જવું એ સુર્યતા હોય દેખાડું કાગજ જીવતો કાગજ જીવતો કાગજ કાગળ મારે પછી ઉમેરે કાગજ જીવ કરે ને ઉડતો હાર્યો સર બધા કે ચાલો રોહા ચેલે ગયા બધા લૂટી લો બધી કહે બીજી મિકટો એટલે નક્કી કરકી કર્યું અને બઉ વાંધા ઉઠાયા એટલે સરકાર આને ધમકી આપી દેવાની શું કાવાની મૂકી લવાદી વાળો એ હતી એગ્રીમેન્ટમાં લવાડી મૂકી લવાડીપુર નાગપુર છાયા કેવું કેવું નામ અપ ટુ ડેટ માં ઓફિસ માં આપડે જવાનું એસ તો હાઈ ક્લાસ ઓફિસ એ ત્યાંથી આવે સર અને બપોરે ચા પાણી આપડે પીવા જવાનું એમ જ આપું એના તરફથી આપડે ચા પાણી આપે અને હાઈ ક્લાસ ચા પાણી આપેલી કરે પેલા એ બધા એન્જિનિયર અમે તમે હું કરું બે અને અમારા વકીલ આવે પછી કેસ તો બઉો છ મહિના બાર મહિના જાતે હવે તો સમજી ગયો સીધા માણસો છે આ અંબાજી સીધા માણસ આ લોકો લાગોને ફસાયા એ સમજી ગયેલા કે બોલે કે બોલાય ને પછી એકદા બહાર ગયેલા હું કનુ બેન એ હતા મને કેતરી ને માર્યા નહિ તમને અમુક સાહેબ તમે સમજી ગયા બધા કઈ બોલવા નથી માત્રી ને માર્યા જ કે તું તું ને અમુક સાહેબ તમે સમજી ગયા પછી એને હવે શું થયું લખવામાં કયું એવું થઈ ગયું છે ત્યાં એ લોકો દુરુપયોગ કર્યો શું મેન્ટ નો જે હોય છે એને આને કઈ કઈ અંદર ખાનાથી લાઇ શકે એટલે લાટી બીજો શબ્દ છે એટલે પેલા આ લોકોમેન્ટ પછી ક્વાર થી કહ્યું કે પેલી એ લોકો ડી આપી દઉં હું બધું લાશ પછી આવું અત્યારે ભીડ માં જ છે અવાજવાના પૈસા જરૂર પેલા પૈસા ના દાવો કરતા લે આવડેલો નહીં સાથે લઈશું આવડે ભોગ લાખ છેલ્લે મળ્યા શું કર્યું હવે ત્રણ શું કેતાઓ લખ્યો બતાવે દાદાજી વકીલ ની સવાલ વકીલ ને તો કરવું જ હોય ને આવું ભય વકીલે કશું કહેલું બધું માગણી થઈ તો એક વાર આવો ઝઘડો થાય આવો ઝઘડો થાય તમારે પાંચ લાખ રૂપિયાનો જ ક્લેમ કરવા પડે ગવર્મેન્ટ ઉપર તમારી પાછી તમને ટાઈમ વધારે લીધો તમારો ટાઈમ વધારે જો તમારો સુપરવાઇઝિંગ કોસ્ટ વધી એ તો બધા આવડે નઈ એ તો પૈસા લેતા આવડે જ નહિ બધા એક કરોડ રૂપિયા ખાખા લે એવું મારે પણ એવું આવ્યું આવડ્યું નથી લડવાની ઈચ્છા જીવ લે એમ કહ્યું ખંડ વધારે નાખજો કાયદાથી બારેમેન્ટ બારે અને પૈસા આપીશું એટલે અમે વધારે નાખ્યું એને મેજરમેન્ટ મોત કરી એટલે બંધ ના થયું એટલે સાહેબ સેન્કશન આઈટમ નહીં સેન્કશન આઈટમ નહી એમ કેશન એસી પાસેથી સેક્શન કરાવવું પડે એડિશનલ થયું ને એટલે સેક્શન ના તો થયું આપડે જ રમવાનું એમનું કઈ જાય નહી સેન્ક્શન કરવા માટે બીજી બધું સેન્કશન થયું અને એ કેમ ચાલે આપડે લખવું હોય તો કે લોકો અને ચાલો તમે લાભ લીધા બરોબર થાય સર મેં એમને કહ્યું કે આ બીજા કામમાં છે તમે ચોરસ સુધી લખ્યો છે અને ના ના ચોસ ફૂટ નો લખ્યો છે અરે સો ફૂટનો હા એના પંદર હજાર રૂપિયા થાય છે આ કાકુડ માં આવે છે એનો બચાવ છે આ ના પૈસો છેલ્લા બીજે કોર્જે કોર્ બરમાથી પડે મધરાત આ કામમાં પચીસ લાખ રૂપિયા ના આવું કરવી આપડો અધિકાર પાંચ લાખ પાંચ લાખ નો છે આ બીજું બધું આપણે આપીએ એવું કહે આપણે ક્યાં ગાદીએ ભાઈ એમની લીટ આપણે કહેજો પડીએ આપડે આપડી લીટ લેવી પડીએ એવું છે બધું રાઈઝીંગ માર્કેટમાં જયારે ભાવ વધતા હોય મટીરિયલ્સ ના ત્યારે કોન્ટ્રાક્ટર નુકસાનમાં જાય રાઈઝિંગ માર્કેટ હા એટલે આ બહુ ડેન્જરસ માર્કેટ અત્યારે કોન્ટ્રાક્ટર બહુ નુકસાન થાય એટલે પિસ્તાલીસ પછી આમ જ ચાલુ છે પિસ્તાલીસ પછી આમ જ ચાલુ છે સીધા કોન્ટ્રાક્ટરો બહુ વિચારવાનું જ રહે આપડે એક મહાત્મા હતો તે જુદી હતો ખાનના હતો ઠીક છે પર ગ્રાતમાની શક્તિ અનંત છે એને વહેમ ન દેજો અનંત શક્તિ છે હા બોલોજી આનું બોલા હા હા સાને ન હા બને માનતા કબીતા માને કે પિરો બજે છે યાર નિમિત મલી આવે સંસાર વધારે જીવતા આવે બાકી બાકી યાદ નથી કોદા ભગવાન ના સ્વપ્ન આવે છે બીજું કઈ આવતું નથી આવતું હોય તો યાદ નથી આવતું અને આવતું હોય તો ખબર નથી પડતી છોકરા બે થઈ ગયા એટલું એવું વજન કેટલા કથા ઘટ્યું ઘટ્યું એકાશી ના ગતું એ તો પચીસ પચીસ પચીસ પાઉન્ડ ઘટ્યું દેખાય છે હું તો રોજ કઉ હે હું તો હંમેશા કહું કે દાદાનું વજન ઘણું ઘટી ગયું છે હે હું તો બધાને કે દાદાને બઉ પાતરા દેખાય છે બઉ દુબળા દેખાય છે શરીર ઊંઘ તો પાડે ને મનોબળ મનોબળ તો બઉ સ્ટ્રોંગવાનું ત્યારે એમ છે કે? પછી જાણવાની ભૂખ નથી આપણ એ વાત છે કે જે જાણ્યા પછી ઈચ્છાઓ કોઈ જા પૂરી ના થાય લાઈફ જ નાખી રે ને જ્યાં આત્મજ્ઞાન જાણવું નથી ત્યાં સુધી વાત જાણી વાસ્તિક વાસ્તવિક જાણવું એ જાણ નાનો જ આત્મજ્ઞાન શું આ જગત નું વાસ્તવિકતા છે કે આ કોણ ક્રિએટિવ છે ચાલે છે કોણ વાત એક્ઝેક્ટલી છે જાણું એનું નામ જ આપ્યું કોઈ માણસ નહીં એવો ના હોય કોને બનાવી જાણતો હોય બુદ્ધિ ના લાગતી હોય પણ હોય કે આપડે કઈ શાંતિ આપે નઈ જરા સંતોષ થાય તો કાયમ ના આપે જોઈ વાર સંતોષ થાય આપડી ઈચ્છા પૂરી થાય ઈચ્છા પૂરી થાય સંતોષ થાય તૃપ્તિ ના થાય શું અને જેવું ના પડે જાણવાની ભીખ મટી જાય જાણવાની ભૂખ મળી જાય જાણવાની ભીખ પણ મટી જાય નિરંતર તૃપ્તિ થઇ જાય સંસારના વિષયો તરફ તૃપ્તિ વિષયો તૃષ્ણા નહીં ય નહી આશા નહીં બધું સદ થઈ જાય આત્મ જ્ઞાન એટલે એ આત્મજ્ઞાન હોય ને પુસ્તક વાંચ્યો આત્મજ્ઞાન છે કે બંધ થઈ જાય પછી ત્યારે પાછું ધંધા સુધી પહેલા છે આત્મજ્ઞાન નું અધ્યાત્મ તો ફળું કેવાય અધ્યાત્મ તો આપડા લોકો લખાદી ને અધ્યાત્મ જોખમ છે પણ કરી શક નથી ને આત્મા આત્મા ને સન્મુખ કરાવનારી વાત એ બધું અધ્યાત્મ કહેવાય હા તો અધ્યાયુખ કરનારી બધી વાતો અને એને અધ્યાત્મ કેવું જોખમ છે ઘણી જોખમ છે શું કરે પણ આજે કોણ પૂછનાર કોઈ પૂછતા દેહાતે મજબૂત કૃષ્ણમૂર્તિ નું હોય દેહાત્યાસ મજબૂત કરો તમે એક વાત સાચી નઈ એક વાત સાચી ને તે આત્મ જ્ઞાન હિસાબે અને સંસાર જ્ઞાન હિસાબે બધું હવા હતું શું કે જીવન સ્વતંત્ર ક્યા વાત આત્મજ્ઞાન કેવું પડ્યું અને સંસાર જ્ઞાન માટે બધા મોટા સંતો બહુ મોટા છે આત્મ જ્ઞાન આપે તો તંતુ એક વાક્ય સાપુ એક પણ આિન્દુસ્તાન માં વર્લ્ડ માં એક સાચી વાત એવું પડે આત્મજ્ઞાન કેમ કે હોય આત્મજ્ઞાન લાવી ગયું કાલે લાવી ગયું ખબર લાવવું પડે નઈ મતલબ ચિંતા થાય છે બિલકુલ બિલકુલ નહીં પછી ઊંઘે કૃષ્ણમુર્ ભગવાન જેવું હિન્દુસ્તાન જાણ્યા સિવાય તો બધું કઈ જોવા ડોકરો એમનું જ્ઞાન હોય ને કામનું છે હિન્દુસ્તાન સિવાય બધા હોય ને કામનું છે સાહજિક જ્ઞાન છે સાહજિક એટલે ઉદય આવે તે બોલ બોલ કર્યા કરે જો માટે ઊંચી જરૂરી છે કે જે લોકો છે એને શું કે છે હવે છે હોય છે કે નહી આત્મજ્ઞાન વાળા હોવું ના ભાઈ આત્મજ્ઞાન વાળું બાઈબલ કેવું ભાઈ આપણો મેરન્ટ ડાઈવર કેવો હે કબીર ડાઈવર હા કબીર ડાઈવર મરેન્દ્ર ડાઈવર છે કે એક દે કદા આઈડી બતાલ પેસેડ હે ને એને માટે બરોબર છે બરાબર ઇન્દુ ચાલો માટે બરોબર ડાઈવર મે দাদা નવો કરાર વાંચ્યો ત્યારે મને એવું કન્ફ્યુઝન થયેલું હે મે ન્યુ ટેસ્ટામેન્ટ વાંચ્યો નવો કરાર ન્યુ ટેસ્ટામેન્ટ અને ન્યુ ટેસ્ટામેન્ટ જ્યારે વાંચ્યો ત્યારે એમને એવું કન્ફ્યુઝન થયેલું હા બધું સંત બોલતો હોય ને આપડા ક્રાઇસ કરતો ઊંચી વાત હોય મેરોધ હું ફોન મને આપડે આમ વાંચો કે પછી કહો માટે વિરોધ અવાસ માટે કામ નો છે એટલે જેખકો વાળું શું નામ છે બનાસ ને બધા જેટલા લેખકો માટે છે ઓછા વિરોધા પાસ હોય આ વિરોધાપાસ પુસ્તક આપડે જોયેલું ખરું હોય એમાં વિરોધ ના હોય પુસ્તક કોનું નામ કેવાય પેલા પાન થી લખ્યું છેલ્લા આઠ માં પાન ઉપર હેલ્પિંગ કરતું હોય છેલ્લા આઠ માં પાન છેલ્લું વાક્ય હેલ્પ કરે એને લખ્યું અને તબરસી બળીએ છે વિરોધ અભાજ ના હોય કોઈ ક્યારે ક્યારે વાણી બોલતો હોય તો પછી ઊંઠી સરહ એ બોલશે એવું જ બોલશે તો પછી આ બે હાજર બે હાજર ની કિંમત ના થઈ જાય હું જ્ઞાતા રહેતા છું હોળી નરિયા માર્કિંગ કરી મારી માર્કી છે માલકીત વાણી પાસે માનિકી વખત વધે માર્કેટની વાણી ફુવાણી ના સાયન્ટિસ્ટ ને એમને માનવ નથી માનવ એને એ બોલે ભૂલથી બોલી તું કે ભૂલતી બોલી છે તે તું કે બોલ્યો તે તું પરંતુ બોલવા માટે એક કલાક નો વિચાર કરવો પડે વિચાર કરવો ના પડે વિચાર આ બધા શબ્દો બધા વિચારી બોલતા કહે નથી વિચાર થઈ વિચાર પૂર્વક કરેલા ત્યાર પછી ટેક થયેલું ને ટેપો આવા તૈયાર થઈ ને આ ત્યાં વપરાય છે નવી ટેકો તૈયાર થઈ રહી શું વાગી રહ્યું છે શું હોય તો મારી વાર નહીં જો ભૂલજુક હોય ને તો તરત પકડું જાય કઈ હોય એક પણ ભૂલ નાતા જતા રહી જાય પરિવાર સાહિત્ય શું પૂછ્યું કે ભૂલ છે આને જે નાના બાળકો हूँ पापी मणस छु धारो के हूँ पापी मणस छुटने तात्लिक बारी